અમે તો ખાલી પૂછ્યું હતું કેમ છો અને એમણે આખી આત્મકથા સંભળાવી દીધી કે લગ્ન કરેલા માણસોને હેપી વેલેન્ટાઇન ડે આજ કોઈ મોકલશો નહીં કારણ કે ઘાવ ઉપર મીઠું ભભરાવાનું કામ કરશો નહીં દર્શનાવરણ ને મોહિ ચઢીજો જય સચિદાનંદ દર્શના વરણ ને મોહિની ચડી જો આંખે દર્શના વરણ ને મોહિની ચડી જો આંખે દર્શના વરણ ને મોહિની ચડી જો આંખે દર્શના વરણ ને મોહિની ભૂલ ગમી જતા ચોટવાની ચો જાગે ભૂલ ગમી જતા ચોટ વાણી જાગે ભૂલ ગમી જતા ચોટ વાણી દર્શના વરણ ને મોહિની ચડે જો આખે મોહિની चौंटी वारे घड़ी दौड़े सुखा बा चौटी वारे घड़ी दौड़े सुखा बासे तो चौंटी घड़ी दौड़े सुखा बा ચોટી વાે ઘડી દોર સુખ સૂક્ષ્મ આકર્ષણે કરણ દોડવાલા ગે સૂક્ષ્મ આકર્ષણ વાય કરણ થોડવાલા સૂક્ષ્મ આકર્ષણે કરણ દોડવાલા ગે સૂક્ષ્મ આકર્ષણ બાહ્ય કરણ થોડવાલા હો oh, હો oh, oh, oh, oh. પ્રકારે ચડે છે મદો આ શક્તિ આગે પ્રકાર પાંચ ઇન્દ્ર ઠાર વાન વિષયો માગેન્દ્ર ઠારવા મન વિષયો માગે દર્શનાવરણ ને મોહિની ચરે જો આંખે जदा चूट वनी चय जागे प्राप्त संयुगुमा संतोष से बढ़त राज जागे जागे आप तो संयोग बसंत से बढ़तराजागे आप योग बसंत से बढ़तरा जागे गुनाहिते अहंकार पीड़से गुनाहित अहंकार पीड़स दृति गुनाहिते अहंकार पीड़से गुनाहित अहंकार पीड़स त्रासे વિશ્વ ભમી રહ્યું ભ્રાંતિ રૂપી અહમ્ ભમી વિશ્વ ભમી રહ્યું ભ્રાંત રૂપી અહમ્ ભમી ભોગ ઉપે તૃતીયમ જો દ્વેષ નિરાગે दर्शना ने मोहिनी चढ़ी जो यहां मासुता चरू जो आगे नासूतान घास चरू जो आ सिंहगे न मासुतान गास चरियु जो आगे सिंहगे न मासुतान गरु जो आ भक्त स्वरूप ज मात्र अवस्थित गे भक्त स्वरूप भुलायो मात्र अवस्थि गे भक्त स्वरूप भुलायुवस्थित भुलायुस्थित हो संगो नु पर अन्नात्मा ने मीठ लागे कुंगो नु भरणु अनात्मा ने સંગોનું વરણું અનાત્માને મીઠડું લાગે પાપ પરમાણુઓ ગલન બેરાેણ પાપ પરમાણુઓ ગલન બેડા કરીડિન જાે कृष्ण वरण ने मोहिनी चढ़ी जो आर्थ रौद्र ध्यानावशे आर्थ रौद्र ध्या कमाणीओ सतना ફક્ત ગૂંચવાળી મનોશે ફક્ત ઘૂંચવાળી મનોઠો ભટ્ટ કાવશે શક્તિ ના તોર રાજ આ શક્તિ ના તોર રાજ મામરડા નું મૂળ કારણ અહંકાર છે दर्शनावरण ने मोहिनी चढ़े जो आगे फूल गमी जता जागे પ્રકારે ચડે ચ મદોસ્યાગે વિશ્વ ભમી રહ્યું ભ્રાંતિરૂપી અહમતા ગેસંગો નું ભરણું અનાત્માને મિતળુ લાગે દોરડા છે ભમરડા નું મૂળ કારણ અહંકાર છે દર્શના વરણ ને મોહિની ચઢી જો આંખે ઘણી વાર નવી વસ્તુ જલ્દી બેસતી નથી એટલે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ સાંભળેલું હોય ને જલ્દી ગમે ક્યાં પ્રસંગ થઈ શકરું શરૂઆત દાદા માટે જ્ઞાન માટે પ્રશ્નોત્તરી માટે કંઈ પણ શરૂ કરવું હોય એક વાર મીઠી મૂંઝવણ થાય કે ક્યાંથી શરૂ કરીએ આપણે આ રીતે છે ને મુંબઈ આ રીતે બહુ નસીબદાર છે અમને વરસમાં છ તો છે ને અડધા પોઝિશન મળી જાય છે આ રીતે આ ત્રણ દિવસ ખરા એ બે દિવસ એક્સ્ટ્રા કાલના થયો ને અને કોઈ બી આપતો પુત્ર આવે ત્યારે જાય છે કરો શરૂઆ કિયા પ્રસંગથી કરું શરૂ મામે કહો મામે ક્રિયા પ્રસંગથી કરો શરૂઆ ક્રિયા પ્રસંગથી કરો શરૂઆ હે મામે કહો ને હે મા लई दादा जी ने पास नमस्कार करू चूते निमित न खास नमस्कार करूते निमित ने खास जीवन भरना उपकिए कल्याणिया स्थार जीवन भरना उकिए कल्याणियां स्वार ओ हो ओ हो संजीविया अमृता उजास ओ हो संजीविया अमृता उजास क्रिया प्रसंगति करू शरूवा क्रिया प्रसंगति સીધી સાધી તરી તારો કોણ પૂછી કાઢે બુદ્ધિ ક્યા વિચારો ના વમણ ઉમટે દો ના વે જોવી प्रसंग थी करो सरो प्रसंग थी करो सरोआ તો ઝૂપડા માં બધા હોય ને બધા એકબીજાને વાત કરતા હોય બહેનો ભગવાન આવ્યા છો હું બોલે ભગવાન આવ્યા છ અને હાંસે ગના નાલવાના સ્વ ભગવાન આવ્યા છે ને સાંજે જ્ઞાન આપવાના છે એ લોકો પણ એને પણ શુદ્ધાત્મા माटे आली पदमा आले मुक्तिदान मुक्ति कोई सा की ना केंगा उघाडे कोई शातर प्रिया उड़े विधान उज्ञान प्रसंग ya prasangti karu sharu va tad bhagwan na asim jai jai karo dada bhagwan na asim jai jai karo dada bhagwan na asim jai jai karo o dada bhagwan na asim jai jai karo say ધારે દાદા માટે દાડે દાદા માટે ઉમટિયા ખેચાણ ધાર્યા નોતા એવા એવા અંદર જ્યાં ખેડાણ ધાર્યા નહોતા એવા એવા અંદર જ્યાં आखी दुनिया न खुला आनाम आखी दुनिया ना नंथों न खुला आज અનામી આત્મા જાણવા માટે દુનિયા ભરના કરોડો ગ્રંથો લખાયા છે એમાં ભગવાન તિથિ નિમિત્તે જુનાગઢ ત્યાં આપણે બધે ગજબ નો અનુભવ છે દુનિયામાં મોટા મોટા ચમત્કાર દુનિયામાં મોટા મોટા ચમત્કાર આપડા બધાને અનુભવ છે આ બધો હમ બહુ સુંદર થઈ ગયું થઈ ગયું કર્યું લઈ લઈશું આ પછી પાછું વચમાં પતરુભાઈ અનુભવ જ્ઞાન સૂત્રો માંથી ચાર પૂજ્યા છે લઈએ પેહલું છે પેહલા માંથી અડતાલીસમું સૂત્ર જે અમારા ઠાકોર એની શરૂઆત થઈ હાજરી જેને પછી તેનું કામ જ થઈ ગયું આપણે જે ગેરહાજર હતા એને દાદાએ એમની અપાર શક્તિથી આપણને હાજર કરી દીધા કે જ્યારે ગેરહાજર ના રહી શકે એ આપણું સ્વરૂપ જ્ઞાનથી આપણે પ્રાપ્તિ થઈ તે હાજરી એટલે હાજરી જેને પછી એનો મતલબ અમે એ જ કહેવા માગીએ છીએ કે એના દરેકના જેને શુદ્ધાર્થમાં હાજર થઈ ગયા છે પોતાના દે રીતે જીવાય છે છતાં એનો વ્યવહાર છે આખો બધો અંદરનો બહારનો વિસ્તરેલો બધો જ કવિરાજ કહે છે ને વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે વ્યાપકને એટલે આપણો જેટલો જેટલો બહાર વ્યાપ નીકળી ગયેલો અને જામી ગયેલો જેનું આ બંધારણ થયું પ્રારંભિક પ્રકૃતિનું એનો કેટલોને કેટલા પ્રમાણમાં સંભાવ નિકાલ થતો જતો જાય છે એ બીજા કોઈને ખબર ના પડે પોતાને જ એનો આવે સ્વાદ પોતાને જ આવે પોતે આહાર લીધો છે પચે તો ખબર પડે પછી એનો બીજો સમય થાય ત્યારે એને સહેજા સહેજ કંઈક ભાઈ ગયા આહાર એને શોધવું ના પડે એની આઈ જાય ને લે એટલે વ્યવહારમાં કહ્યું છે કે પહેલાં પહેલું સુખ સંસારમાં વ્યવહારમાં કોને કહ્યું તો કે પહેલું સુખ તે જાતે નર્યા અને દાદા ભગવાન ત્યાં સુધી કહ્યું છે કે જેને કકડીને ભૂખ લાગે એને બહુ મોટું સુખ કહ્યું છે એટલે એ શરીરના સુખને એમને દાદાએ કંઈ એને ગૌણું નથી કર્યું પણ કહ્યું છે બહુ સુંદર કહ્યું છે અને આપણા ગીરધરલાલ સાહેબ જે સત્સંગ નીકળેલો અને જે મમતાનો સત્સંગ નીકળ્યો દાદાનો અદ્ભુત કયો છે મમતા એટલે આપણો બધો વ્યવહાર એનાનો વ્યાપ એ કઈ મમતાનો છે તો કે ડિસ્ચાર્જ મમતા છે પરંતુ એમાં આપણે જેટલા ભરાઈ પડ્યા હતા ને એ નીકળી જાય એટલે દાદા ભગવાન કહે છે અમને તો આ ભાવમાં જન્મથી જ મમતા નહોતી અહંકાર હતો પણ મમતા નથી એટલે આ બહુ મોટી વસ્તુ છે આખા વર્લ્ડમાં આખા ભારતમાં એક વ્યક્તિ ખોરી લાવો અને આપણને આ સ્ટેટમાં મૂક્યા છે આપણને આ દશામાં મૂક્યા છે દશામાં મૂક્યા છે દશા એટલે જે જીવન જીવાય છે તે શ્વાસે શ્વાસે એ જે જીવાતું જાય જીવાતું જાય તે આપણા જોવા જાણવાના શ્વાસથી જીવાય કે જેથી આ દેહનો શ્વાસ ચાલ્યા કરે છે અને દેહનું જીવન ચાલે છે અને ખાલી થતું જતું જાય છે તેમાં આપણી ફાઇલોના પચન સંભાવ નિકાલનું થયા કરે દરેકને આપણે આનંદ આવે જો બધાને થાય અને જ્યાં સુધી કંઈક પેન્ડિંગ રહ્યું હોય ને કંઈક રહે આપણો લક્ષો રાખવો જોઈએ ખબર પડી જવી જોઈએ મને ખબર પડે કે તરતે જ એને પાછું આપણે હલખા થઈ જઈએ એ બહુ જ જરૂરનું છે એટલા માટે આજ્ઞાય ધર્મ અને આજ્ઞાએ તપ એ જ આપણું જીવન બની જાય છે અને જ્યાં જ્યાં પણ આપણે આજ્ઞા ધર્મથી નથી જીવાતું ત્યાં આપણને ખબર પડતાની સાથે આપણે એવર રેડી બેટરી માફક એવર રેડી જ રહેવું જોઈએ ખબર પડવી જોઈએ કારણ કે અમુક તો એટલા બધા છુપા હોય છે જલ્દી ખબર જ નથી પડતા આપણને બહુ છુપાઈ ગયેલા છે ખૂણે ખાંચરે એટલા બધા હોય છે આપણી પાસે પણ એ હું નીકળી ગયું છે પરંતુ હજુ એ ડિસ્ચાર્જ છે મારાપણું એ પણ ડિસ્ચાર્જ અહંકારનું હું છે એટલે કે ડિસ્ચાર્જ અહંકાર આપણો પણ જેમ જેમ એની નોર્માલ રિટીમાં ના આવે ત્યાં સુધી આ સંભાવ નિકાલનો પુરુષાર્થ જારી રહ્યા જ કરે બધાને માટે સંભાવ આપણને જે પરિસ્થિતિ મળી કામ કરવાની ગમે તે સંભાવ નિકાલ પણ એ અંદર હોય એને એને બોલવા શબ્દ આજ્ઞા એ શબ્દથી બોલવા માટે નથી આજ્ઞા અને આજ્ઞા ધર્મનું જીવન એ સમજથી પોતે પોતાને માટે જીવવાનું જીવન છે અને એટલા માટે હકીકતમાં તો આ દિવ્ય શબ્દોથી અપાયેલી આજ્ઞા કે અનુભવ પ્રમાણથી અપાયેલી આજ્ઞા અને એનો ધર્મ એનો ધર્મ એ આપણા બધા માટે પોત દરેકને માટે એ વ્યક્તિગત રીતે સમજવા માટે છે કે આપણે જ આપણને બહુ સારી રીતે સમજી લઈએ અને જે અસમજણના પ્રકારોથી આ જે આ શરીર ઘડાઈ ગયેલું છે એમાંથી અસમજણનો પાર્થ આપણામાંથી નીકળતો જાય અને શરીર એના કુદરતીપણાને પામે એને સહજ દશા કહી એને જ કહી અને દાદાએ આટલું સુંદર એક સાદામાં સાદા વાક્યમાં કહ્યું મોક્ષ કલ્પના નથી પરંતુ ધી મોલિ નોર્માલિટી ઇઝ ધી મોક્ષ એટલે નોર્મલી જીવન છે એને જ મોક્ષ કયો આખો બહુ સુંદર છે તો આજ્ઞા આધર્મ આપણને બધા આ કરી રહ્યું છે એટલે આપણે પોતાના જ હિત માટે અને પોતાના માટે જ આપણે આ લક્ષ્ય સાથે જીવી જઈએ આપણે એ આપણું હેતુ એ જ આપણો એટલે આ હાજરી પછી કહેવાય ત્યાં ગુલ્લી વાગી ગઈ હોય તે પાછું ફરતી સાહેબ માફી માગી લેવાની સાહેબ અંદર બેઠેલા છે આપણી અંદર બધાની અંદર બેઠેલા છે એ પ્રજ્ઞા પ્રજ્ઞા સમજાયું અને પ્રજ્ઞા તો સતત ચેતવે છે આપણને એનો સ્વભાવ જ છે ચેતવવાનો અને પ્રજ્ઞા શું છે તો કે આ કીર્તનમાં પદમાં કવિરાજમાં આવે છે ને કે બવડો ભાવ કરાવે એમાં ભાવકોનું બહુ સુંદર આવે છે વાતો અને બહુ સુંદર છે એવું અંદર એ જ્ઞાયક સ્વભાવ એ પ્રજ્ઞા એ જ્ઞાયક સ્વભાવની સીટ છે દાદા ભગવાનની સીટ છે અને આ જ્ઞાધર્મનું કેન્દ્ર છે ત્યાં આગળ પ્રજ્ઞા શક્તિ આત્માની અનન શક્તિઓમાંની જે પ્રમુખ શક્તિ છે જોવા જાણવાની એ પ્રજ્ઞા છે એ જ્ઞાયક એટલે આપણે આપણા સ્વભાવથી આપણે જેટલી આપણી જ્ઞાયકતા અને જ્ઞાયકતાએ કરીને આપણા જ અંદર ભાવકો પડ્યા છે બધા શું આ ભાવ શબ્દ બહુ મોટો છે ભાવ એટલે આ પૂદગલ અને ચેતન એ બેને ભેદ સૂચવતો એ ભાવ શબ્દ બહુ મોટો છે ઘણો જ મોટો છે એટલે જૈન દર્શનમાં ખાસ કરીને ભાવને બહુ મહત્ત્વ આપ્યું છે પરંતુ જે દાદા ભગવાને ભાવ અને એના પર એની હાજરી પર પ્રકાશ પાડ્યો છે એ અદ્ભુત પ્રકાશ થયો છે એ શાસ્ત્રો મને મળી શકે નહીં આપણને એના પ્રમાણો મળે જરૂર પણ મૂળ જે મૌલિકતા ખુલ્લી થઈને બહુ મુશ્કેલ છે શાસ્ત્રો ખોટા હોય શકે નહીં શાસ્ત્રા પુરુષ એટલે જીવનમાં આમ જતાં જતાં જતાં જે કંઈ દાપણ અંદર થયું એ વચનો નીકળ્યા જ કરે અને સંસારમાંય આપણને હોય છે હોય છે ને બધા કહે છે ને પેલા બળવીર વાક્યો કહે છે એટલે બધા જાત હોય છે અને ગામડાઓમાં બહુ હોય ખાસ કરીને તો કવિરાજ સોમનાથ જતા વંસલી આપણું જોયું અમે પણ આગેથી જોયું પણ બહુ વિકાસ થઈ ગયો છે તો વિકાસ થઈ ગયેલો છે બહુ વિકાસ થઈ ગયો તો હાજરી બીજું કંઈ છે એમાં હા એ તો અમારા નિમેશાનંદજી કહે છે કે આપણે હાજરી હાજર સ્વરૂપે આપણી જોડે થઈ ગયેલી છે તો તે વખતે આપણે ગેરહાજર નહીં રહેવાનું એટલે કે જોકા નહીં ખાવાના બરાબર પેલું પ્રમાદ ભરાઈ પડેલો છે જોકાશે પણ જોકા ના એવું આપણું નક્કી રાખવાનું જવાનું એટલે જોકા ખાતા ત્યાં જાગી જશે પાછું બની શકે એવું હમ તો બધું એના વર્ણનો બહુ કરે શાસ્ત્રમાં પણ પ્રમાદ શું કોણ સમજે પ્રમાદ જાગ્રત દાદા ઘડીએ ઘડીએ જાગૃતિ અહીંયા અહીંયા આવરણો ના ને તે ને જ્ઞાન આવરણ ને દર્શન આવરણ એ દર્શન આવરણ છે ને એ ક્યારે ખીલે કે આખો આપડી નિર્દોષ થતી જતી જાય એટલે તો વ્યવહાર દ્રષ્ટિ આજ્ઞા છે આપણી એને આગળ મૂકવી પડી છે હું શુદ્ધાત્મા છું આગળ નથી મૂકાયું કારણ કે વ્યવહાર મુખ્ય છે અને મોક્ષ વ્યવહારથી વ્યવહારનો થાય છે એટલે કે આપણી મન વચન કાયા છે એનાથી આપણે મુક્ત થયા અને મનવચન કાયાને આવી મુક્તિ પામવાનો મોકો મળ્યો અવકાશ મળ્યો સ્કોપ મળ્યો એ સ્કોપમાં આપણે ક્યાંય પણ જોખા આવે જોવાની જરૂર નિંદ્રા શરીરને આવે જરૂર આવે પરંતુ આપણો ઉપયોગ ગોઠવીને નિંદ્રા વખતે એટલે દરેક ક્રિયાઓમાં ઉપયોગની ગોઠવણી બહુ અગત્યની છે ઉપયોગની ગોઠવણી અને ઉપયોગની ગોઠવણી એટલે બે વ્યૂ પોઈન્ટ છે આપણા આજ્ઞાધર્મના તે ગોઠવી જ લેવા પડે દરેકે પોતપોતે પોતાના માટે નિંદ્રામાંથી જાગ્રત થયા તરત જ ગોઠવી દેવું પડે આખા દિવસની બધી ક્રિયાઓ માટે બધા વ્યવહાર માટે ગોઠવી દેવું પડે અને છેક સુધી અને દાદાએ આટલું બધું કહ્યું આપણને અને તમે ગોઠવીને તમે આખો દાડો કાઢશો ને તમે કસાર જવાબદાર નહીં જાઓ એ જવાબદારી મારી આટલું બધું કહ્યું આ કોણ આપે આવી ખાતરી ખાતરી કોણ આપશે આપણને આજે વ્યવહારમાં કોઈ ખાતરી આપતા તો આપણને કેટલા આનંદ થાય છે એક જરાક હિંમત આપે કે સપોર્ટ આપે તો પુરુષ એને આખી દુનિયાનો ભાર ઝેલા પુરુષ બિલકુલ બોજા વગરના ભાર વગરના મન વચન અને કાયા નામ અને નામની માયા અને ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું એમાં જે ભાવકર્મ મૂક્યું છે ને એ હકીકતમાં દ્રવ્યકર્મ છે પણ દ્રવ્યક્રમ છૂટું સાથી પાડવું પડે છે કે આપણા બધાના વ્યવહારોમાં એ અંતઃકરણના સ્તર ઉપર એ દ્રવ્યકર્મ આપણને ભાવકો સ્વરૂપે બધું આખું ખુલ ખાલી થતું જતું જાય છે ભાવકો ક શબ્દ કરાવવાનો સૂચક છે ક્રિયા કરાવવાનો જ્ઞાયક તો જોવા જણવાની ક્રિયાનો સૂચક છે ભાવક તો કે એ ભાવ જો આપણે એમાં ચૂકી જઈએ તો ભવડો ભાવ કરાવ છે પણ આપણે તો ભવથી મુક્ત થયા છીએ ભવથી મુક્ત થયા છીએ સમજાયું ને એ બોલવાની વાત છે ને આ તો સમજવાની બધી વાત એટલે આજ્ઞાધર્મ આખો સમજણનો ધર્મ છે સમજણનો અને જે સમજવાનું છે એ બોલવામાં એક અનુભવ પ્રમાણ વગર ન આવે તો સારું અને અનુભવ તો અનુભવ તો બધાને થાય છે ના થાય એવું બની શકે જ નહીં તે અનુભવ અનુભવથી દાદાએ ખાસ કહેલું કે અનુભવો અનુભવથી એકબીજા સત્સંગમાં અહીંને પૂછીએ અને પ્રશ્ન કરે જાણવા માટે પૂછીએ તો આના માટે જ કરીએ છીએ કે આપણા આપણા શરીરનું વિજ્ઞાન પૂદગલનું વિજ્ઞાન આપણને હું જલાતું નથી પકડાતું નથી એનો પ્રકાશ આપણા પ્રકાશથી બરાબર ખુલ્લું થતો નથી આના રહસ્યો સમજાય છે ને કે હું શુદ્ધાત્મા છું એટલે અંતર આત્માએ દશાએ કરીને ચાલુ પ્રયોગમાં આપણે આપણે પ્રયોગી સ્વરૂપે જ્ઞાયકતાના જ્ઞાયકતાના એ પ્રયોગી બહુ અગત્યનો છે સમજાવ્યું ને સ્થુલમાં તો આપણે બાબા તરીકે સમજાવી દીધું તો સમજાવવું પડે વ્યવહારમાં છીએ બધા એટલે હકીકતમાં એ દશા છે કે આપણી મહાત્મા દશા છે મહાત્મા દશા છે સાદો શબ્દ નથી હમ વ્યવહારમાં મહાત્મા માટે વપરાય છે પરંતુ જે વિતરાગ માર્ગમાં ને ભગવાનની ભાષામાં છે એ બહુ જુદો જ છે આખો એટલે દરેક પોતે પોતાના માટે જવાબદાર બની જાય છે પોતાના જ વ્યવહારથી પોતાના માટે કારણ કે વ્યવહાર બીજા કોઈથી આવ્યો નથી પોતે પોતાનો ઊભો થયેલો છે આખો સમજાયું કે નહીં હા અને પાછો જાત જાતના કનેક્શનો કેટલી જાતના કેટલી જાતના એટલે મોટા ત્રણ દોરડા કેબલો મનનો કેબલ વાણીનો કેબલ અને મેં પાછા અંદરની બહારની વાણી અને આ કાયાનો કેબલ એ મોટો પછી આથી બધા દોરડા થઈ જાય શું થયું છે આ તો જુઓ તો ખરા એટલે આ મનુષ્યના શરીરને મોટું વિજ્ઞાન કહ્યું મનુષ્યના શરીરના જીવનને વિજ્ઞાન કહ્યું અને એટલે આપણે કાલે પેલી પુસ્તકની વાત કરીને કે ડાયલોગ્સ વિથ દાદાજી એબાઉટ લાઇફ એન્ડ લિવિંગ બહુ સુંદર આવ્યું એ મને લાગે છે હરીશભાઈએ આપ્યું કે એ સારું આપ્યું છે ટાઇટલ ઇંગ્લિશ કાલે ચોપડી જોઈને આપણે જે પાંચસો રૂપિયા આપણે કન્સેસનથી નીચે મળે એવી હા અને સરુબહેનને તો આપણે આપવી જ પડે ને જો ને સંગે પડે જ નહીં તે દસ કોપી મૂકીશ ત્યાં અને આપતા પુત્રોને માટે પાંચ કઈ છે પાંચ બરાબર છે ને સાહેબ એટલે બધું સર્ક્યુલેટ થયા આ કરે પણ એનો જેવો રિસ્પોન્સ મળશે એટલે પછી બીજી કોપીઓ છ પાસે હમ અને કવિરાજ દક્ષિણ ભારતમાં ખાસ જવા જેવી છે આ બધી વાતો આપણું કીર્તન તો ગુજરાતમાં ગુજરાતને ગુજરાતી જાણવાળું બહુ કામ કરે એવું છે પરંતુ અમારા જયેન્દ્રભાઈ જ્યારે ઈચ્છે છે કે થોડુંક હિન્દીમાં આવી જાય તો મેં કહ્યું કે એ પદો છે બધાને એવું સારો આપણે કુલભૂષણજી છે કે કુલ્લરજી આપ ઓાયચંદ્રજી કહ હૈ દોન વિનંતતી કરે હૈ અચ્છા કવિવાલા જૈસા હૈકો એ લો લેકિન સબકો સમજમાં અવાસી શાદી ભાષામાં લેના કે હિંદી ભાષા કઈ ડિફિકલ્ટ શબ્દ આ જતાકલીફ હોતી શાદી ભાષામાં હોતા હી પર સારા ભારતમાં ચલ સકતા નહીં ચલે ઉતના કામ આપ કરના તો કઈ આપને જયેન્દ્રભાઈ આપ પદ કો કે કોણસે કૌનસે સભી કો કામ મેં લગે એ દિખના આપે પાસ સબક ખા હૈ કવિરાજ સે બાતચીત કર લેના બરાબર ખાસ કરના બહુ જરૂર હિન્દી ભાષા બેલ્ટ બહુ બળા હૈ બહુ બરામ અને કવિરાજ કે ઇંગ્લિશ મેં જો નિકલે હૈને એ કેટલા પાંચ પંદર હસે પંદર એક હસે દસ પંદર એ બસ બહુ થઈ ગયા બહુ થઈ ગયા ઇંગ્લિશ ભાષાવાળાને કારણ કે એક એક એવા અદભુત નીકળ્યા છે બહુ અદભુત છે બધા અને પછી નીકળી જાય બધા ચલો આગળ જ સૂત્ર નંબર પહેલામાંથી ઓગણપચાસ હાજરી વખતે ચર્યાનું પકડાવવું મહા મુશ્કેલ છે એટલે આપણે હાજર છીએ તો આપણા હાજર હોવાપણાનું પ્રમાણ અંતરાત્મા દશાએ કરીને પ્રજ્ઞાશક્તિએ કરીને આપણને એની ચર્યા એટલે કે ચારિત્ર ચારિત્ર એનો પ્રકાર એ પકડી જાય તો ચારિત્ર એ કોઈ ક્રિયાથી થાય એવું નથી ખાલી સમજણથી જ ચારિત્ર પ્રગટ થઈ શકે છે બીજો રસ્તો જ નથી અને દાદાના આજ તો સૂત્રોમાંથી પહેલાં પાંચ દસ સૂત્રો કેટલા અદ્ભુત છે આપણે જોઈએ છીએ હમ કેટલા અદભુત છે શું મોક્ષ એ સમજણનો માર્ગ છે ક્રિયાનો માર્ગ નથી અને એમ કરીને એટલું સુંદર આવ્યું છે બધું એટલે ચારિત્ર એટલે મહાત્માઓ છે આમ તો શાસ્ત્રોમાં એને કોઈ માનવા તૈયાર ના થાય એવું માનવા જ નહીં એ એ આપણા ચાર ચારિત્ર હોય છે આપણને વિતરાકતાના ઉષોનું દરેકની અંદર પણ એ કારણ ભાગમાં હોય છે એટલે અત્યારે એટલો સ્વાદ અંદર બરાબર બચ્યું હોય તો સ્વાદ રહે જ આપણને પણ કારણ ભાગમાં બને છે આપણે એટલે કારણમાં આજ્ઞાધર્મથી સર્જન તો થવાના જ આપણે પણ ઘણા ભાવ થઈ જાય છે કે આવું સરસ મળ્યું છે હવે આ ભાવમાં છૂટીએ તો બહુ સારું અને ખોટું નથી આ ભાવમાં જ છે અને છૂટી ગયા છીએ આ મુઠ્ઠી વરી ગયેલી છે નીકળી ગઈ છે એટલે નીકળી જાય હું ઓર અને પેલા પવનપુત્ર જરા છૂટવું જે અનુભવે પવન પુત્ર હોય છે ને આ મનુષ્યો કળા કરીને પકડે છે બધા નાખતા નાખ્યા તો સીધો જ જાય જ પણ અંદર મુઠ્ઠી લવું લઉં લાલચ ફેલી લાલચ લઉં તો મુઠ્ઠી વરી મળી ગયું જેટલું પકડે પકડી લઉં ગા છે અને પછી કાઢવા જાય ને તો સીધો કાઢવા જાય જોરથી જ નીકળી શકે પણ પેલું કેમનું નીકળે વાદળાઓ નહીં કળા બિલાડી કે છે કેટલી લોકો આ બધા મેં જોયા માટલા લઈને હજુ ફર્યા કરે છે અને મારી પાસે આવ્યા માટલા ફોડાવવા કેટલાને ફોડી નાખ્યા મેં તો પેલા ગીરધર એવું કહે આટલા બધા ફૂડ્યા તો અમારે તમારું તો ફૂટી જ ગયેલું છે હવે બધા એ સમજણનો ભાગ છે બધો સમજણો ભાગ એટલે મહામાં મુશ્કેલ કેવાનો મતલબ શું છે કે આજ્ઞા એટલી અઘરી નથી કે લોળાના ચણા ચાવાના હોય ના નથી પરંતુ આપણો વ્યવહારના લીધે આપણને એ લાગે છે બધી આપણા વ્યવહારના લીધે આમ તેમ એટલે નક્કી કરવાનું કે કનુભાઈ તારું જે હોય તે વ્યવસ્થિતમાં શું થવાનું અને થવાનું હોય તો જે થાય છે તારું પણ આજ્ઞા જીવવાનું એટલે કનુભાઈ પોતે જ જોડે વાત કરી લેવી જોઈશે કરવી જ પડે આપણે બધાએ પોતે પોતા કરવી પડશે તો હા શુદ્ધાત્મા જોડે જ વાત કરવાની છે ને તો એટલે હવે અંતર અંદરનો વ્યવહાર થઈ ગયો આપણો બહારના વ્યવહારમાં નાટક ક્યુ જ છે બધું આખું પણ નાટક એટલે શું આખા વ્યવહારમાં બધામાં કોઈ વ્યવહારવાર એવું ના કે આ બબુચક છે કે આ છે કે આ સમજતો નથી વ્યવહાર એમ કરીને એટલે નાટક જ રહેવું પડે સુપરફ્લો દાદાએ કહ્યું એટલે રિયલ લાગે બધા ખરું કહેવું પડે આ પણ એ જીવ્યા નહીં રિયલ રીતે રિલી રીતે જીવે રિયલ લાઈફ લાગવું જ જોઈએ નાટક નહીં તો આ સિનેમા ફિનેમા કશું ચાલે નહીં આ ટીવીમાં કોઈ જવા નવરું બેસે નહીં કોઈ નવરું ના થાય કોઈ અને ટીવી પોતે બધાને દેખાવા માટે આવ્યું અને પોતે પોતાને દેખે તો દેખનારો કંઈ જાય ના ના આવું થાય છે ને આપણે સવા બધા બધા આવું ના જ કરે છે આપણને સમજાય એટલે પહેલું તો બધા શાસ્ત્રોમાં કહ્યું છે એટલે પોતે પોતાનું સાંભળતા શીખે બહુ મોટી કળા કહી છે વ્યવહારમાં પણ જ્ઞાન વગર પણ જ્ઞાન વગર પણ અને એટલા માટે મોટેથી બોલીએ તો આપણે એ થાય એ રીતે સમજાયું ને વ્યવહાર તો બધાના અવાજ આવે પણ પોતે પોતાનો અવાજ એમાં નોખો પોતાનો સંભળી જાય મજાનો બહુ મજા આવે દરેકને બહુ સુંદર પ્રગતિ થાય પછી બીજું બીજામાંથી તમે સત્યાવીસમું પૂછ્યું છે અને ત્રીજું પાંત્રીસમું પૂછ્યું છે બે લઈ લઈએ હાજરી વગર વિજ્ઞાન સ્વરૂપ પકડાય નહીં માટે જ્ઞાનીની હાજરીમાં જ કામ કાઢી લો દાદા ભગવાને બહુ જ છે આપણને પરંતુ હંમેશા આવા મહાપુરુષ હાજર હોય છે અગર તો અનુભવી જ્ઞાની હાજર હોય છે ત્યારે એ વખતે આપણે જેવું જેનામાં જેને એમનામાં એમનો પોતાને માટેનો પ્રેમ સમજાય ને તેના માટે એ હાજરી કામ કરી જાય છે અને આ રીતે દાદાએ કામ કાઢી લેવાનું કહેલું પછી જોયું કે છેક સુધી કે આ બચ્ચા મોટા થઈ ગયા બધું એ તો પણ શું કરીએ એટલે બધા મારી પણ રિપેર થવા આવે પાછા વ્યવહારમાં પોતે આમ તેમ થાય એટલે અને રિપેર થઈને તાજા તગડા થઈ જાય છે અને પછીએ થઈ જાય પાછા કંઈક થાય તો આવે પાછા એટલે પોતાનું બનાવેલું મશીના કેવું પેલું જો કાલે બહુ સુંદર નૃત્ય નાટિકા થઈ જયેન્દ્રભાઈ કવિરાજ બહુ સુંદર થઈ અમે કહેવામાં આવ્યું પણ અત્યારે આ દેશનો એક માહોલ જ છે કે દેશની પ્રજા જાગ્રત થાય બહુ જરૂરનું છે દેશની પ્રજા પ્રજા જ્યાં જાગ્રત હશે ને ત્યાં એમને રાહત ચલાવનારા એટલે એમની વ્યવસ્થા સંભાળનારા હરખા આવવું જ પડશે છૂટકો જ નહીં થાય કોઈનો કોઈનો છૂટકો નહીં થાય પણ આટલો મોટો દેશ બહુ મુશ્કેલ એટલે આ અક્રમ વિજ્ઞાન એટલે કે જીવનના વિજ્ઞાનની સમજ જેમ જેમ મળતી જાય ને અને એનો પ્રસાર જેમ જેમ થતો જતો જાય જેમ જેમ થતો જતો જાય એ ઘણું કામ કરીએ ઘણું કામ કરે તમે બધું હાજરી ઉપર જ કાઢ્યું છે આજે તો શું કરવું હા છેલ્લું છેલ્લી હાજરીની હાજરી એ દશા છે એ ઘણું બધું કામ કરી જાય છે એટલે જાગ્રત અંતરાત્મા દશા આપણી જાગ્રત સચેત સચેત એટલે પછી પ્રજ્ઞાદેવી ખુશ થાય આપણે એટલે પ્રજ્ઞા કહે છે કે મારી જોડે બરાબર થઈ ગયો મળી ગયો એટલો જેટલા જ અને પ્રજ્ઞાદેવ તે વખત હોય તે વખતે આપણો જ્ઞાન પ્રકાશ બહુ સુંદર ખુલ્લો થાય જેવું આપણું જાણવાનું જોવાનું જોવાનું એમાં શુદ્ધિકરણ આવતી ગઈ એટલે કે આંખોથી જોવામાં શુદ્ધિકરણ આવતી ગઈ કોઈ જગાએ પોતાથી બીજું ના દેખાય પોતે જ બધાને સમજાતો જતો જાય પણ પહેલો તો શરીર જોડે જ પડશે એને એટલે ફુરસદના ટાઈમમાં ને જે કંઈ સમય મળે તારો ઉપયોગથી આ પ્રમાણે આપણે એનો વાપરી લેવાનો ઉપયોગ એ વાપરવાની ચીજ નથી પરંતુ એ સ્વભાવથી વાપરવામાં આવે છે એવું કેને કહેવાય એટલા માટે શુદ્ધ ઉપયોગ કયો જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ જ્યાં વ્યવહાર છે આપણો મન વચન કાયાનો વ્યાપ છે એ બધામાં દર્શન ઉપયોગ કામ આપશે અને દર્શન ઉપયોગમાં જેટલી શુદ્ધિ આવી આપણે આપણને જેટલે અંશે જેટલી પણ આવી અને ધીમે ધીમે જે એકદમ ના આવે અંશે અંશે આવે એટલી જ આપણો જ્ઞાન ઉપયોગ જ્ઞાન સ્વરૂપે જ આપણને રહ્યા કરે એ બધું પચેલો ભાગ કહેવાય આખો અને પચેલો ભાગ થયો એ જ્ઞાન જ્ઞાનથી પછી કામ કર્યા કરે એ દર્શન સાથે જ હોય હંમેશા જ્ઞાનના દર્શન જુદા જુદા છે જ નહીં એ તો સમજાવવા માટે કહેવું પડે સમજાયું ને અને શરીરની અપેક્ષાએ કહેવું જ પડે એ તો અને એવી રીતે જ્ઞાન જેટલું થયું આપણું અંશે અંશે ક્રમે ક્રમે થોડું થોડું એ બધું ચારિત્રનો ભાગ છે આખું એટલે જ્ઞાન દર્શન ચારિત્ર પણ આપણે અહીંયા આગળ દર્શન જ્ઞાન ચારિત્ર એટલા માટે મૂક્યું કે આપણો વ્યવહારનો સંભાળ નિકાલ બધો મુખ્યપણે રહ્યો અને તે પણ એ કરતાં પણ નથી હોતો એમાં જો આપણી બરાબર જાગૃતિ પ્રમાણે હા થાય ને ત્યારે વ્યવસ્થિત કરતા છે એટલું તમને સમજાશે જ પચશે જ તમને સમજાયું એ જ છે કારણ કે અનાદિથી આવેલા કરવાપણાથી સંજ્ઞામાંથી એ એકદમ તો જાયું નથી એટલે આજ્ઞા પચે પણ આ સંભાવ નિકાલ સિવાય ના થયા અને શુદ્ધાત્માનું ખાતું આખું જ એની ઓટોમેટિક થાય એમાં કોઈ ઓલ ટાઈમ મશીનને બ્રેક કરી શકે એવું નથી એટીએમ કે છે ને ઓટ એને કોઈ બ્રેક નથી કરી શકું અને બ્રેક કરે તો ફાઈ જાય હોય તો ફાઈ જાય શું ખજા ન મળ્યો મને ઓલ ટાઈમ મશીન છે એટીએમ હે અરે આજે સરસ સૂત્રો લખ્યું દિવાલ પર દિવાલ પર કેવું સૂત્રો લખ્યું છે મને અત્યારે ખ્યાલ નથી એના વર્ડ્સ કંઈ ગયા દમયંતી બેન આપો આપો બંને આવો મેરી બેન આવો આવો મેન જરાક અહીંયા આના પર બેસીને જરાક સમજાવો દમયંતી મને આપો આપી જાવ બસ અને સાત બેસાશે બે મજબૂત છે મજબૂત છે બે છો એ શબ્દો કયા છે મને ખ્યાલ નથી બહુ સરસ પ્રેર મૂકી દરરોજ પ્રેયર મુકાય છે ને ત્યાં આગળ લિફ્ટ આગળ હા બે છો અચ્છા જ્યાં એ જગા હે ઓ? તમારો શબ્દ નહી યાદ નહિ કોઈ વાત નહિ લખ્યું છે ને કોઈ રિચાર્જની જરૂર નથી ઇટ ઇઝ અ કોડલેસ કનેક્શન બિટવીન યુ એન્ડ ગોડ દેટ ઇઝ વોટ ઇઝ રિટન નો રિચાર્જ ઇઝ રિક્વાયર્ડ નો વાયર ઇઝ રિક્વાયર્ડ નથિંગ ઇઝ રિક્વાયર્ડ એન્ડ વેન યુ પ્રે ઇટ ડાયરેક્ટલી રીચ ગોડ દેટ ઇઝ વોટ ઇઝ રિટન ઓન ધ ફર્સ્ટ ફ્લોર હોર્ડ થેન્ક યુ જય સચ્ચિદાનંદ એ ક્રિએટ નથી કરી શકાતી એમ કે છે સહજ છે એક વસ્તુ પણ બહુ સુંદર લખ્યા થોડા શબ્દોમાં મેં સરુબહેનને કહ્યું કે તમે આ સ્ટીકર બનાવો છો એનું સ્ટીકર બનાવી દેજો બહુ સરસ છે ઇઝીલી બધાને પહોંચી જાય એવું છે એ બધા સ્ટીકર જરાક લાવવું પડશે બની શકે બનાવજો ટ્રાય ટ્રાય ઑર બેસ્ટ ટ્રાય ઑર બેસ્ટ તો થોડા સબકો આપકો અનુભવ તો બોલો હં અચ્છા કયું પદ આ હા હા હવે એ આ બરાબર છે પછી ટાઈમ ચાલ્યો જાય છે હવે આપણે બધા નથી રહ્યું પછી પતાવી દઈશું છેલ્લે આ પદ મહાત્માઓ આ કવિરાજની એમનો અનુભવ જ્યારે જ્ઞાન મળ્યું ને થોડા વખતમાં જ જે એમનો અનુભવ એ નીકળી ગયું એમનાથી કુદરતી અદ્ભુત નીકળ્યું છે આ શાસ્ત્રીય રાગનું પદ છે શાસ્ત્રીય રાગનું બહુ સુંદર પદ છે આ કવિરાજ આપણે આપણે સમજવું છે સત્સંગ થવો છે આ પદ નો એટલા માટે ખાલી આના પર દાદાજી બોલે ને એ સાંભળવું છે હું એકલો જ બોલી લાવું છું એવી રીતે રાખજો બધા હા ધ્યાનથી ઉપયોગ પૂર્વક રજો બધા લખરે છોરા ચોરાશી લાખના બુલબુલ્યાના ફેરામાંથી આપણે ભટક્યા હતા ભટક્યા આપણને આપણું ઘર દેખાડી દીધું એવા જે ઘરના કાયમનું ઘરના નિવાસ કરવાવાળાએ દાદા ભગવાને હમ એમ પટેલનું ઘર કાયમનું નહોતું પણ એમનું પોતાનું ઘર કાયમનું હતું ઘર સ્વરૂપ થઈ ગયા ઘરે નહીં બધું જ જુદું પડી ગયું અને પોતે પોતા સ્વરૂપ થઈ ગયા અને પરમાત્મા પ્રકાશ આખો ખુલ્લો થયો એમનો આ કોને અનુભવ નથી લખવારા છે એ બધા જ બહુ બોલાવીએ છીએ બહુ ગવાય છે આ તો સામાન્ય જ તે કવિરાજ શું તમને તે વખત થઈ ગયું કોણ જાણ શું નીકળી ગઈ લાઈનો હે બોલ આપણે બધાને આપણે દરેકને પોતપોતાની રીતે અનુભવ હોય જ આતો હેં કું ભૂલ કોણ ટારે કેટલા વખતની ઝંખના પરંતુ એ પણ આપણને ખબર નથી આવા મહાપુરુષ પરમપુરુષ પરમ એમને આપણને આપણી ઝંખનાની ખબર નથી તે પણ આજે આઈને બધું લઈને કર્યું હકીકતમાં હું તો કહીશ આપ કે જે દાદા ભગવાન સ્વયં સદેહ હાજર હતા ત્યારે સમર્પણ વિધિ થતી એ એટલી બધી જવાબદારવાળી સમર્પણ વિધિ હતી તે દાદા જાણે કે આ બચ્ચાઓ મારી પાસે આવે છે નાના જુવાન મધ્યવયના ઘણા બધા જ બચ્ચાઓના જ પ્રકારો બધા એટલે સમર્પણથી બોલાવડાવે છે પણ એ બધામાં એ પોતે છે કોઈ આપણને ખ્યાલ નહીં આવ્યો બાકી સમર્પણ થવું એ બહુ બહુ આકરું કામ છે સમર્પણ થવું તે શું પણ પછી ધીમે ધીમે સમજાય આપણને જ્યારે આઘા થાય ને સદેહ ના હોય ત્યારે પછી આપણે સમજાવવા મળે એ વધારે સમજાય એટલે તો કવિરાજને બહુ ગૌતમ સ્વામી જેવું થઈ ગયેલું ને બગાડ સંદેશે ચલા ગયા કોઈ સંદેશાય નહીં ભેજા આપને તો ક્યાં કહેર સંદેશા તો હતા પણ આપણે જીરનારાને એટલી શક્તિ નથી અમારું વસંતભાઈ સાહેબ એ કહેશે મર્યા પાછળથી ખબર પડે છે આપણને હંમેશા એવું જ બને હંમેશા એવું બને અને ત્યારે જ આપણને કિંમત આવે નહીં તો સમજાય એવું નથી આ અને આ તો હંમેશા કવિરાજ રહ્યું છે આવું હાજરી હાજરી જુઓ ને મારી સ્વામીને ગૌતમ સ્વામી કેટલા આદિનાથના સમયથી સાથે ને સાથે સાથે ને સાથે અને છેલ્લે પણ સાથે અને છેલ્લે બંને સાથે મુક્તિ થવાના ભગવાન બહુ કહે કે આપણે આ જ સાથે જ છીએ સિદ્ધ ક્ષેત્રમાં પણ એમને નહીં સમજાયું એટલે શાસ્ત્રમાં દૂંધવીને વાજાને બધું ઘણું છે ને એટલે બધાને આ સમજાય પણ એ કેવી રીતના જ ના પકડાયું એનો મરમ નહીં પકડાયો બરાબર એટલે અનુભવનું પ્રમાણ જ એવા હોય છે બધા પોતે પોતાને અનુભવથી જે સ્વાદ આવે કે એમાં આ પૂતગલનો કોઈ અવાજ કશું હોતું નથી એટલે નિર્ભય થઈને શું કવિરાજ કેટલા બધા નિર્ભય અને રહ્યા જ કરો છો મજાથી હે દમેનધિમેન બહુ નિર્ભર થઈને અને તું તો છે જ આવે તધવીને આગળ દે નિર્ભય થઈને ઝુકાવ્યું આજે શીજ ભલે કોઈક આપે કે છે આ ખાલી શબ્દો નથી ખાલી શબ્દો નથી કવિરાજ આ ડે જારે આ કનુભાઈને કાકામાંથી પરમાત્મા સમજાયા આ તો અત્યારે સમજાયા કહું છું તે વખતે તેમની હાજરી હતી બધું એ જ કરી લેસા પરંતુ અમારા પરેશાનંદજી પૂછે દાદા તમારે પરમાત્મા આટલા નજીક ને બધું પરમાત્મા કહું એમાં કોઈ જરા પણ એક પરમાણુ આમગચું નથી થયું વ્યવહાર એવો આવે આપણે જાત જાતનો આવે પણ આમાં નથી થયું આમાં થયું હમ અને શાસ્ત્રોના દાખલાઓ તો બહુ સુંદર છે કવિરાજ કથાનું યોગ છે પરંતુ એ હકીકતવાળો કથાનો યોગ છે એવું આજે કોઈ સમજાઈ નથી શકતું અને એ રીતે પકડાય એ તો આપણા મહાત્માઓને દ્રષ્ટિ છે એમને જ મજા આવે આ તો નહીં તો બહાર તો વ્યવહાર બસ એવી રીતે જ ચાલે ધર્મ કથા ભલે કોઈક આપે અહીંયા આગળ આજ્ઞા ધર્મ આવ્યો છે આજ્ઞા ધર્મ કમ વોટ મેં વ્યવસ્થામાં જીવ હોય તો પણ આજ્ઞાથી જ મારે આપને આગળ જીવવાનું છે તો દાદા ક્યાં હાજર નથી તો આજે આજે પણ ક્યારે હાજર થાય દાદા ધીરુ બોલાવો હાચું કોને પતી ગયો વાત પતી ગઈ વાત અમારા છેલ્લા શ્વાસો જોયા પાંચ છેલ્લા જ કવિરાજ અને મારે તો આખા જિંદગીનો આધાર અને ધંધામાંય આધાર ને બધી રીતનો અને આ કનુભાઈ અમે મહેન્દ્રભાઈ આવ્યો છે દિનેશભાઈ કદાચ હશે શું મોટા એટલે બધું બધા જ સાથે પણ આ કશું કોઈ આધાર નહીં રહ્યો કનુભાઈને તે તરત જ અંગૂઠા પર થઈ ગયેલા છેલ્લા શ્વાસ હતા અને મેં તો કોણ જાય છે ક્યાં જાય છે જઈ કેવી રહી શકે તરત પાછા સ્ટેબલ થઈ ગયા શું ગજબનો સમય હતો છેલ્લો દાદા વખતે હતો અમારા પિતાજી ગયા ત્યારે કનુભાઈને તરત જેગઢ જેટી પરથી દોડાય જાઓ તમે જાઓ અને બીજા બે ત્રણ દાડા મેં આવી ગયા પોતે અમારા માતાજી હતા પૂનામાં અને એમને થયું તારે તરત જ સત્સંગ દાદરમાં ચાલતો હતો ને દોડાયા અમે જાઓ તમને પછી બીજે બે ત્રણ દાડે આવ્યા પાછા હમ તો દાદા કહે છે અમારા મોટાભાઈ અમારા પિતાજીને બહુ સંભાળતા તે આ પણ એ ધન હતા જ એમને ખબર પડી ગયા બહુ બીમાર છે અને છેલ્લું છે આ વખત તો કે આપતો મોટા આપ જાઓ તો કે અમાલાલ પણ હું અત્યારે બિઝી છું કામમાં છું ને તું જા અને તું આમે વાલો છું એમને તો એમને મોકલ્યા દાદાએ તો દાદાને ખબર એ ગયા એમ કે છેલ્લી ઘડીએ આમ પ્રત્યક્ષો શું રહે તમને આવી રીતે થાય છે બધું શું અને દાદાના સંસ્કાર અમે કહ્યું સુરેન્દ્રભાઈ બચ્યોભાઈ ચંદ્રકાંતભાઈના હતા ભાઈ બીજું કોઈ ખાસ નહોતું અથવા મને મારે દેખાવા નહીં આવેલા સંસ્કાર આપણા કેલરન પૂરી થયા હતા ની વાત તો સામાન્યપણે કુટુંબના કોઈ કરવું પડે તો એમના આ બત્રીજા જેને કે મને સૌથી નાનાભાઈ સુરેન્દ્ર સુરેન્દ્ર કે એવું કંઈ નામ છે એમ બચુભાઈ કે બધા એ બચુભાઈ તમે તમારો વખત છે દાદાના આ અંતિમ સંસ્કાર તો કે ના દાદા તમારા બધા કુટુંબથી આ પાંચેક ભાઈઓ હાજર તે વખતે તમારે તમારો સંસ્કાર છે એને તે વખત આવા સંજોગોમાં આવું આવવું ગજબનું એટલે રસિકભાઈ કહેતા કે ભાઈ ચાલો હડો અમને લીડ કરો બધા ચાલ્યું એટલે આ સંયોગો કેવા વૈજ્ઞાનિક સંયોગો હોય છે બધા એ બહુ પાછળથી સમજાતા જાય છે આપણને ઘણી પાછળથી આપણે આપણો માર પડે છે ખરો પણ જ્યારે સમજણ પડે કે આપણે આપણો માર ખાઈએ છીએ પછી ધીમે ધીમે સમજાતું જતું જાય છે આપણને હા આપણને કોઈને માર પડે જ નહીં કોઈ દાડો માહમાં થયા પછી કેમનો માર પડે પણ એમ કહ્યું રાજ બોલે આપતા પુત્રોને કોણ મારનારા આવે છે મહેશ બોલતા મહિને તો ખાયા બોલો બોલો જય સચિદાન જય સચિદાન માર તો ખવાય છે પણ માર ખાધેલો ભૂલી જવાય છે ના એ બને મહેશાનંદજી પણ ધીમે ધીમે આવું કેટલી વખત માર અરે જાગૃત થઈ જવાય છે જિંદગી પૂરી થઈ એકસઠ વર્ષો થયા દાદાજી એકસઠ પૂરા થઈ ગયા આપણી જિંદગી પૂરી થતી હશે એ વાત છે તારે આ દેહ દાદા ભગવાન મળ્યા તમે નથી કોઈ પણ સાધુ સંતો બધા ત્યાગ વગર વૈરાગ ના આવે ત્યાગ આવે તો દાદા કે છે ત્યાગ વગર વૈરાગ ના આવે પણ ખરી વાત તો વચાર વગર વૈરાગના આવે એટલે અમારી ગુજરાતી ચરોતરી ભાષા વચાર કયું વિચાર ચરોતરી ભાષા હા બધા બધા દેશની ભાષાઓ હોય ને વિચાર વિના વૈરાગના આવે એટલે હવે આપણને આ મોટા મોટું વ્રત બ્રહ્મચર્યનું છે એ બ્રહ્મચર્ય વ્રત એ આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને પ્રજ્ઞાશક્તિ પ્રજ્ઞાશક્તિએ કરીને આપણી એવી સૂક્ષ્મ વિચારધારા અંદર ધીમે ધીમે કરતી ખુલ્લી થતી જવી જોઈએ અને આપણને એ સતત ખ્યાલમાં રહ્યા કરે આપણો માર અને ખાધેલા મારને યાદ રહ્યા કરે અને વૈરાગની દશા કહી એ ચાલ સતત ચાલતી પણ ત્યાં બ્રેકમાં આવે આ ધીમે ધીમે સ્ટેબલ થતી જતી જાય આ હું અનુભૂતિ કહું છું આ શરીરે અમે કંઈ કહીએ કે બહુ શીખવાડ્યું છે અમને ઘણું શીખવાડ્યું છે અને આપણે બધાના જ છે વાત દરેકને પોતપોતાની રીતે આવ્યા તો હમ એટલે વિચાર વિચાર બ્રહ્મચર્ય બહુ અદભુત છે એમાં સવાલ નહીં સંસારી હોય કે ત્યાગી હોય બધું જ પણ તેમાં અબ્રહ્મચર્ય સ્વરૂપના વિજ્ઞાનનું અજ્ઞાન એ આ વિચારે કરીને સમજાશે પછી આજે દેહે કરીને બ્રહ્મચર્ય લીધું હોય અગર તો વ્યવહારમાં સંસારમાં હોય બંને માટે ધ્યા પ્રમાણ વિતરગોની ભાષામાં સરખું જ હોય છે એમાં નથી ચાલતું કારણ કે આ બ્રહ્મચર્ય ભાવ એ દિલથી અંતરથી જીવાતો ભાવ છે અંતરથી અને પોતે પોતાના માટે એટલા માટે કહ્યું છે દાદાએ કે આપણને બધાને દર્શન તો બધાને સરખું મળ્યું છે આપને શું કે બીજા બધાને શું બધાને એક સરખું મળ્યું છે પરંતુ હવે વ્યવહાર રહ્યો મન વચનકાર હાજર રહ્યું ત્યાં આગળ એટલું બધું સજાગપણું માગે આપણને ગમે ત્યાં ઉપયોગ ફટ દે ગોઠવી જ દેવું ગોઠવી એમાં કોઈનું હિત નથી થતું પહેલાંનું સ્વહિત અને સ્વહિત ના થાય ત્યાં સુધી બીજા કોઈના હિતમાં આપણે આ શરીર કામમાં નહીં લાગી શકે એ શરીર કામમાં લાગવું એ આખો નિમિત્ત ભાવ છે નિમિત્ત ભાવ છે નિમિત્ત શબ્દ તો બહુ સારો એમ લાગે છે બધા બોલી શકે છે પણ નિમિત્તે નિમિત્ત ભાવે જીવવું જીવન જ જાય એની એમાં કોઈ પ્રયાસ નથી એ સહજ જીવન છે આખું અને જગત તો આખું એટલે બહાર ગમે તેવું હોય તો પોતાને બહાર જુદું દેખાશે જ નહીં જુદા દેખાશે છતાં પણ જુદા નહીં દેખાય બેવ રીતે રહેશે આપણે સમજાયું બની શકે છે બની શકે ધીમે ધીમે ભાઈ એકદમ તો ના થાય પણ આપણો જે ફ્રી ટાઈમ મળે એનો ઉપયોગ સદુપયોગ એટલો બધો કરવો આપણે એટલી રીતે તૈયારી તો જ જોઈએ અને ફ્રી ટાઈમ આ કામમાં મળવો મુશ્કેલ છે જાણું છું અરે આખા બહુ મળે છે જોઈએ એટલો જેટલો લેવો એટલો લઈ શકાય એવો છે ગમે તેના કામમાં હોય વ્યક્તિ ફ્રી ટાઈમ કેમ ના મળે નહીં સમજાયું એ બહુ કામ કરે છે એટલા માટે સ્વાધ્યાય શબ્દ આવ્યો શું કહ્યું સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે આપણને અભ્યાસપૂર્ણ આપણા જીવનથી આજ્ઞાએ કરીને આપણે આપણા શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને એ સ્વાધ્યાયે કરીને એ આખો અભ્યાસમાંથી એ અધ્યાસ ના થઈ જાય શુદ્ધાત્મા વિશેનો ત્યાં સુધી આ બધું ચાલ્યા જ રાખવું પડે ચાલ્યા જ રાખવું પડે પુરુષાર્થ અભ્યાસ અભ્યાસ બહુ મજાના શબ્દો છે બધા બધાના હમ અભ્યાસ શબ્દ એટલા માટે બહુ મહત્ત્વનો છે અને ખરી રીતે આપણા બધા માટે તો સ્વને પામેલા સ્વરૂપને પામેલા એમના માટે સ્વાધ્યાય સ્વરૂપે હોય છે એટલે આપણો સત્સંગ અત્યારે થાય છે તે ખરી રીતે સ્વાધ્યાયના પ્રકારથી થયા કરે છે આપણે દરેકને બધા એને સ્વાધ્યાય દરેકને અંદર ઉપયોગથી ગોઠવી ગયેલું હોય બધું આ શબ્દો તો શબ્દો છે પરંતુ ખાસ કરીને સ્વાધ્યાય આપણી પરિસ્થિતિ અંતરથી એટલે એ પ્રેક્ટિસ ઘણી માગે છે પ્રેક્ટિસ પુષ્કળ માગે છે દાદા ભગવાને બે દ્રષ્ટિનું કહ્યું પણ આ કવિરાજનો નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે શીષ ભલે કોઈ કાપે આ જીવવાની વસ્તુ છે જીવવાની શબ્દથી બોલવાની વાત નથી પરંતુ અંદરથી જીવાતું જાય તારે જ આ નીકળે નહીં તો નીકળે નહીં સમજાયું કે નહીં એ દશા ચાલો હવે આગળ krodaman maan ayana ashay ka bhav krodaman maan vida ananda ભાવો એટલે કેવા ભાવ આમ તો દ્રવ્ય કર્મ બોલીએ છીએ પણ દ્રવ્યક્રમ એટલે આપણે એ ભાવકર્મ નથી ભાવકર્મ પેલું બોલ્યું છે એ દ્રવ્ય કર્મ પ્રકાર છે બે બંને પ્રકારના સિક્કાની બે બાજુના પ્રકારો છે શુભ ને અશુભ આપણે શુદ્ધ સ્થિતિ પામ્યા શુદ્ધાત્માની પરંતુ આ ને અશુભ વ્યવહાર રહ્યો તે આખા ભાવક સ્વરૂપે એટલે ક્રોધમાન માયાના કશાયિક ભાવો એટલે ડિસ્ચાર્જ કશાય ભાવો કહેવાય છે કષાય શબ્દ મહાત્માઓ સારી સમજી લેજો કે ચાર્જ ને જ કષાયો કહે છે અત્યારે આપણી અખરમ વિજ્ઞાનની ભાષામાં અને વિતરાગોની ભાષામાં આ એટલી અદ્ભુત સમજદાદાએ આપી છે અને સામાન્યપણે ક્રિયાના કરવાપળાના માર્ગથી જે આપણને આ બધા સમજાવવામાં અને સમજવાના પ્રયાસો થાય છે એમના માટે ભાવકર્મ એ દ્રવ્યમાં એ ભાવકર્મનો આરોપ કરે છે અને એટલા માટે એ પ્રગતિ કરવા માટે એક સ્ટેપિંગ મૂક્યું છે બહુ સુંદર આ દાદાએ એટલો બધો પ્રકાશ આપ્યો છે હકીકતમાં એ વિતરાગ માહિર ભગવાનની ભાષામાં ભાવ એ નોકર્મને ભાવકર્મ કહ્યું છે દ્રવ્યક્રમમાં ભેદ તો આમ પાડવા જ પડે છે પણ બહુ સુંદર બહુ ઝીણા જીરો પ્રકાશ છે આ બહુ સૂક્ષ્મ ધીમે ધીમે આપણને સમજાતું જાય અમે તો સારી અનુભવ કરી લીધો છે આનો કારણ કે અમને શાસ્ત્રની ભાષા શાસ્ત્રો નથી જાણતા પરંતુ આગળનું હશે એટલે દાદાએ વરી પેલો ખસેડ્યા અંતરાય પથ્થરો એટલે ચાલી ગયા ચટણી ભજીમાં ઉદય પરિણામ પંદર થી અણખેરા સ્વપર પ્રકાશકને એ દૂધ પાણી જેવા જોડે જોડે છે આ તો સ્થુલ સપૂબ માં આપું છું તમને પરંતુ જોડે જોડે છે છતાંય એ સ્પર્શ ના કરી શકે જરાય સ્પર્શ ના કરી શકે એ પોતે પૌદગલિક ભાવગલ સ્વરૂપે જ રહેતન જ રહે એટલે એ સ્વ પર પ્રકાશક ચેતન છે આપણે આ સ્વભાવ પામ્યા છીએ પણ એને સ્પર્શ નથી કરતા આપણા ભાવકો ભાવકો એના ઉદય પરિણામથી આયા કરે પણ સ્પર્શ નથી કરતા તે જ તો તિમિરમાં ફરે કે છે આ કવિ રાજે બહુ અદભુત પ્રયોગ કર્યો છે અદ્ભુત પ્રયોગ કરે છે તિમિર એટલે અંધારું તો બધા જાણીએ છીએ અંધારામાં આખો આ શુદ્ધાત્માનો પ્રકાશ ફરી વર્યો છે હે અંધારાનો અજમારો આ પ્રયોગ બહુ સુંદર થયો છે એમનો હ તે જ તિમિરમાં ભરી શું કહ્યું ઓહો અજ્ઞાતા જ્ઞેયને ઉપાદેયને શું એટલે જ્ઞાતા જ્ઞેય છે ને એ આપણું ઉપાદેયપપણું છે એટલે કે શુદ્ધ ઉપયોગનું એ આપણું ઉપાદેયપ પણ જ્ઞાતા આપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને પામ્યા એટલા માટે પરંતુ જ્ઞાતા સ્વભાવ ખુલ્લો ના થાય જ્યાં સુધી આપણને એ દ્રશ્ય દ્રષ્ટા સ્વરૂપે ચોખ્ખું દેખાય શું કહ્યું અને જેટલું એ દ્રષ્ટ આ દ્રષ્ટ્ય છે અને હું દ્રષ્ટા છું એ દ્રષ્ટા સ્વરૂપે રહેવું નહીં પડે ત્યારે જ એ જ્ઞેય જ્ઞાતા સ્વરૂપે આપણને સમજમાં આવતા જ આપણો જ્ઞાન પ્રકાશ થશે અને મન જ્ઞેય છે એ અનુભવ પ્રમાણથી તમને તમે આપણા જ મન સાથે રહી શકીશું એટલે મન ઉપર સીધું જ્ઞાતા કરીને પહોંચવાનું એ આ દર્શન શુદ્ધ થયા વગર નથી બનતું એને આપણે શુભાશુભ ચિત્તની સ્થિતિ છે એ શુદ્ધતામાં પરિણમે શુદ્ધતામાં એ ત્યાં સિવાય નથી થતું એટલે આગળ કહ્યું કે સમજે એ પામે ચિદાનંદને અને જે સમજ થતાની સાથે જ આપણું ચિત્ત એની શુદ્ધિપણાને આપણને સ્વાદમાં આવે ચિદાનંદ શુદ્ધ ચિત્તનો આનંદ અને આપણો આનંદ સ્વરૂપ એમાંથી સ્ફુરે આખો એ સ્ફુરણ ભાગ છે આખો એનો શુદ્ધાત્માનો અને જ્ઞાતરષ્ટા પ્રકાશનો સમજે એ પામે છે નાદનને સમજે એ કહ્યું છે બહુ મોટી વસ્તુ તે જ તો તિમિરમાં ભરે ફરે એટલે કે આપણા આખા હું ને મારાના અંધારામાંથી આપણું આ શુદ્ધાત્માનો પ્રકાશ સ્વરૂપ તે જ ફરતાની સાથે આ હું ને મારુંથી વિમુક્ત મુક્ત થઈએ છીએ એ આપણને ખબરને આપણે દાદાએ મુક્ત કર્યા અને તારા હુમત એને મૂકી દીધા એટલે આપણે અંધારમાં તેમને પ્રકાશ કરી દીધા એટલે કે તું જે છે તે થઈ ગયો હવે જે રહ્યો તે તારી ફાઇલ રહી તારી ફાઇલ રહી આ ફાઇલ શબ્દ એટલો બધો મહત્ત્વનો છે આપણા બધા જ માટે એને ખૂબ ખૂબ આપણી અધ્યાત્મ વિચારણાએ કરીને આ ફાઇલ છે એવું ના પડે અને આપણને રહ્યા કરે ફાઇલના ફાઇલનો હિસાબ બધો દિવસના ભાગમાં અને રાતના નિંદ્રાના ભાગમાં પણ બધું સમજિલમાં ફરે એટલે અજ્ઞાનીના આવરણ બારે એટલે કે ડિસ્ચાર્જ ભાગના અજ્ઞાનના એટલે કે શુભાશુભ ભાવમાં અજ્ઞાનીના એટલે આપણે તો શુદ્ધાત્મક પામ્યા છીએ પણ એ આર્થમાં છે શું એમનો સ્વાદ છે અનુભવ છે પરંતુ આપણે એને જરા વિસ્તારથી સમજી લેવો પડે સમજે ક્યાંય પણ કોઈ બોલતા નહીં અંધારાની પ્રકાર ન આતમ નો નવ રીતે નિક્યા આતમિયા પામ્યા તેરા જરા જરા થઈ ગયા ભલે કોઈ કપે આપણે અંધારાને પ્રકાશ કરીને માની ને જીવતા હતા બાથોડીયા ખાયા કરતા હતા બટકતા હતા એમાં આશારૂપી કિરણથી કંઈ અજબારું ખોરતા હતા એમાં આ દાદા ભગવાન સ્વરૂપ પ્રતાપી સૂરજ સદાય રહેતો આપણને એ ચંદ્રમાની શીતળતાએ કરીને આપણને પ્રકાશ મળ્યો અને આવનીત એટલે માખણ કવિરાજ પાછા પણ એની આસ જે હતી એ ભવો ક્યાં દાદા મળ્યા અને ક્યાંથી શું શું થઈ ગયું હે અને નવનીત એટલે માખણ તો માખણ પણ છે તે એની પ્યાસ છે કે આ મારું માખણ પણ નીકળીને ક્યારે મારું તેલ નીક થાય તેલ કોઈ કાઢે નહીં મારું પણ તેલ સોલું કેમ થઈ જાય બટર ઓઇલ કે છે બધું તોય પાછું ઘીમાં પાણી તો હોય છે જ ના હોય બને નહીં પણ એક ક્યારે છેલ્લા પ્રકારનું છેલ્લા પ્રકારનું જે આપણી વિતરાકતા ખુલ્લી કરે એટલે આજનો આજ્ઞાધર્મ આપણને કરી શકે છે આજે આ કરયુગમાં આપણે વિતરાગના માટે એટલે પામ્યા આવું પામ્યા ને બધાને અનુભવ છે આપણને ભૂલી નથી શકાતું આપણને જળ એળા અને જયારે આ વ્યવહારમાં પણ એ થઈ જાય છે ને એવું આપણે દિલને ઠંડક આપે જળ જળ થાય તો એમાં શબ્દો નથી હોતા જળ જળ આંખમાં જળ જળિયા આવે એવું કે છે પણ શબ્દો નથી હોતા આપણી પાસે હ અને ઘણાને નીકળી જાય નીકળે ના નીકળે ને બિચારને એમ થાય કે નીકળતા નથી પણ અંદર જળ હોય છે દિલમાં દિલમાં હોય છે થઈ ગયા આભાસ એટલે જે અંધારાનો પ્રકાશમાં અંધારામાં પ્રકાશનો આભાસ હતો એમાંથી નીકળી પ્રકાશ પ્રકાશ નો આભાસ આપણે માણ્યો અને આવે આ હાડ છે તે ભલે આવે ગમે તેવી એ સિયાચીન વાળી ઠંડી હોય તો એમાં વખત આવે તો ભલે જાય કે છે હું થોડું ઠીજી જવાનો છું અને આ વિતરાક ભગવંતો તીર્થંકરો એવું શાસ્ત્રમાં વર્ણનો છે કે એ ઉત્તર ભારતમાંની કડકડતી ઠંડીમાં આજે દિગંબર અવસ્થામાં દિગંબર એટલે આપણે આપણી ભાષામાં સમજીએ એવી રીતે નહીં પણ વિવેકવાળી અવસ્થા વિવેક સાથેની દિગંબર અવસ્થા એટલે આપણા દેરાસરોમાં આપણે દેરાવાસી સંપ્રદાયમાં એનું સમજણ છે પણ આપણા દિગંબરી તો એવું કહે છે કે ના કશું ના હોય કીકી પણ ના હોવી જોઈએ પણ એની સંજ્ઞા છે એક જાતની બતાવવાની બધાને શું એટલે એમાં ગમે તે કરતી પણ એ ના કરે આપણે કડકડતી હોય આમ આમ થઈ જાય અને ઘણી વખત આમ આમ આમ કરી આમ કરીએ ને એક શરીરની એમની ક્રિયા એવી નથી હોતી પણ આપણને બહુ આખરું લાગે આ પણ આપણે અંદરથી આપણે આ સ્વાદ અનુભવી શકીએ છે અત્યારે હમ એટલા માટે એવું શરીર તૈયાર થવા માંડે છે આજ્ઞાધર્મ આ કરી રહ્યું છે આજે આપણી તો નબળીઓને કારણે આપણી પાસે શક્તિઓ હોય ને એવી હું પરંતુ અંદર તૈયાર થાય છે આ એટલે આ સમજવાની વાત એટલા માટે કઈ સમજણથી આપણું જીવન અંદરથી ઘળાય છે તે છેલ્લા ટેસ્ટ માટે છેલ્લો પરીક્ષા માટેનો કેવજ્ઞાન ખુલ્લું કરો એવું એટલે ચરમદેહ ચરમદેહ ચરમદેહ વગર કેવ ખુલ્લું થતું નથી છેલ્લામાં છેલ્લો જન્મ દાદાએ કહ્યું ને કે બે અવતાર એક અવતાર થઈ શકે છે અહીંથી અહીંથી એટલો તૈયાર થયો સિત્તેર ટકા જેવો આગના ધર્મના પચનથી તો સીધો ત્યાં ચાલ્યો જાય છે દાદાએ તો પચાસ ટકા માર્ક સરસ મૂક્યા પણ સિત્તેર ટકા મૂકવા પડ્યા એમને એટલે આપણે આપણે આપણી કાળજી રાખી શકીએ આગના ધર્મના જીવનની ખરું કે નહીં સાહેબ તો હવે હાડ બલે હેમાડો ગ આવે અને હા લખેરે ચોરાશિના હમ પછી નિર્ભય થઈ ગયા હવે તો એટલે અંદરથી આપણું નિર્ભય જીવન જાય છે બહારના ભય વાળા જગતમાં આજે જ્યાં જ્યાં તમે નજર મૂકો પગ મૂકો ત્યાં નર્યો ભય ભયને ભય જ છે ક્યારે શું થાય કોઈ નિશ્ચિતપણે કહી શકશે નહીં ખરેખર ભય જગત છે પણ અંદર નિર્ભયતા છે જીવનની શું કારણ કે હું નિર્ણય નિશ્ચિતથી કેવળ શુદ્ધાત્મા છું એ આપણી નિશંખતા આપને પ્રાપ્ત છે નિઃશંખ પણ કોઈ દિવસ નાન થાય એક માણસને સમજાવ્યું નિશંખ થયો વિતરાક થવાની શરૂઆત થઈ ગઈ એની અને નિશંક જેટલી જ એના હું છે નિશંગતા આપણાથી રહ્યા કરતી હોય નિર્ણય નિશ્ચિત કેવળ શુદ્ધાત્મા છું તેટલી જ અંતરથી નિર્ભય પડે આપણે જગતમાં બન્યા કરે બાકી તો જગત ખરેખર જ બહુ એ તો પુણ્ય છે મહાત્માઓ ચાલે છે બાકી આપણે જોઈએ છીએ આજે ભારત હોય કે બધે હોય બધે ગાય અને પછી તો શીષ કે શુદ્ધાત્માને શીષ નથી હાથ નથી પગ નથી એટલે પછી નિર્ભય થઈ જાય છે મારું શીષ થોડું કપાવાનું છે શીષ હોય તો કપાય ને ચાલો સાહેબ પ્રેમી ના આલિંગ યોગી નિરાગી હોય પ્રે મને ફૂલની સુગંધન ફટકવાદે વીરબંધન નિરાગ raag jeevit raagiman nirag jeevit raagiman chum chandal chamkaavya dore dare ho sangam બધા રાગો નો મિશ્ર પ્રમાણે ક્લાસિકલ રાગ પૂરો જવાનિયા ગમે આજનો દિવસ બસ સાચી છે પણ આપણા ભારતના સંસ્કાર ના ભૂલશો એ તો દુનિયાનું અહીંયા પેસી ગયું છે બારનું વેલેન્ટાઇન ડે નામ પણ એ બે કહેવા શું માગે છે એ દિલનું સુખ ખ્વા છે બધા આજે ભારતમાં સ્ત્રી શક્તિ કેટલી આજે દબાણમાં હતી આજે આટલી બધી ઉપર આવી ગઈ થોડી ઘણી આવી છે હજુ ક્યાંય નથી બહુ થોડો અંશ છે અને જે શીખ શીખ તો આજે કામ કરી નાખે આજુ વિશ્વ બધું કહે છે બહારનું ભારત પાસે બહુ શક્તિ પડી છે પરંતુ ભારતના લોકોએ એમના જીવનમાં આ શક્તિની બહાર નથી આવવા દીધી હમ સ્ત્રીઓના દિલને સમજવા જેવું છે જો દિલ સમજે તો એની આગળ પહોંચી શકીએ બાકી સ્ત્રી ઓળખાવી દુર્લભ છે હ પરંતુ આ વિતરાક વિજ્ઞાન જ એ સુક્ષ્મથી સૂક્ષ્મ એવા સ્ત્રી ચારિત્ર પાર જોઈ શકે છે પાર જોઈ શકે છે એમાં સ્ત્રી સ્ત્રી નથી દેખાતી પરંતુ આ પ્રયોગો કરવા જેવા નથી પહેલા જો અંદરથી પ્રયોગ રાખવાના છે બધા જ પ્રયોગ અંદર ના રાખવાના છે કારણ કે આ દેહમાં સ્ત્રીના પરમાણુઓ છે પુરુષના છે બધા પરમાણુઓ પડેલા છે આજનો કાળ જ વસમો અને આજના કાળમાં તો આજની ભણેલી બહેનો શું કે છોકરાઓ ગમતા નથી ને બાયલો જ કે છે આથી ભણી બહુ ભણી છે છોકરાઓ કરતા એ બધા છે આજે તો સારાસ લાગ્યા એ આજે આ હાલત થઈ ગઈ છે આપણી નિસત્વ શું કહ્યું પણ દાદાએ બધામાં કંઈક જીવ આણ્યો છે સત્વતા છે એટલે પૂતગલની સત્વતા સમજાય તો બહુ આનંદ આવે શું શરીર તો બધાના રહ્યા કરવાના પોતે પોતાના હિસાબથી લઈને આવેલા છે તે એટલે પ્રેમીના આલિંગનને યોગીની સમાધિમાં કયો પ્રેમ શુદ્ધ પ્રેમીના આલિંગનમાં શુદ્ધ પ્રેમ ક્યાં જોવા મળશે આપણને આપણા મહાત્માઓમાં પાઘરી રહ્યો છે બધા એને બધાને પ્રાંઘરી રહ્યો છે પણ એવા એ કુશળ માળી હાજર નથી છતાં સૂક્ષ્મતાએ એ આપણી બધાની કાળજી આપણી લેવાઈ જાય છે અને આપણી અંદર રહીને આપણી જ કાળજી લે છે આ બહુ સમજવા જેવી વાત છે દાદા ક્યાંય દૂર નથી હં એ તો આપણને લાગે કે આ કવિરાજ કે દૂર છે ના ના ના એટલે દાદાનું એના કીર્તન આ આપણને બહુ સારી ઓળખ આપે છે બહુ સારી રીતે વિજ્ઞાન સાથે બધી સારી એટલે પ્રેમીના આલિંગ અને સમાધિમાં શુદ્ધ પ્રેમીના આલિંગ એટલે શુદ્ધ પ્રેમ આપણામાં વ્યક્ત થયો છે અને શુદ્ધ પ્રેમી છે જ્યાં આગળ આપણને શરીર છે જતાં શરીર દેખાતું નથી બહુ અદભુત છે વસ્તુ સાહેબ હમ બહુ અદ્ભુત છે આ બહુ બનવું બહુ મુશ્કેલ છે છતાં આજે ચમત્કાર છે યોગીની સમાધિમાં જેને સુજાણ યોગી કે છે કે પોતે પોતાને સારી રીતે જાણનારો એવો એ યોગીની અંદરની સમાધિ આપણી નિર્વિકલ્પ સમાધિ કેવી નિર્વિકલ્પ શબ્દથી આપણે સમજીએ છીએ પણ એનો સ્વાદ માણવાનો આ તે બધા માણે દરેકને હોય છે પણ પોતાનો વ્યવહાર જેટલો છે એમાં એની જરા સાતત્યના અંશો અંદર ખીલતા જતા જાય એ બહુ મજાનું છે અંદર નિશ્ચલ નિર્વિકારી નિરંજન નિરાગીમાં અને આવો શુદ્ધ પ્રેમ નિશ્ચલ એટલે અચળ સચર વ્યવહારમાં શું કહ્યું વ્યવહાર રહ્યો સચર છે પણ એમાં અચળ આવો શુદ્ધ પ્રેમ એ પાઘર્યો હોય તો બહુ સુંદર કરી ખીલે આ પણ ખીલતું જાય બધાને ખીલતું જાય નિર્વિકારી આંખોમાં આખી વિકાર દ્રષ્ટિ આ વ્યવહાર દ્રષ્ટિમાંથી વિકાર આખો નીકળી જાય અને શુદ્ધતા જ જુએ બધી જ્યાંય કોઈ જગાએ દોષિત પણ ધીમે ધીમે કરતું આપણે દેખાતું ઓછું થતું જતું જાય શુદ્ધતા જ દેખાય અને આપણે આપણા ઘરના વ્યવહારો જ આપણને આવી રીતે શુદ્ધ કરી શકે દાદાએ કહ્યું બહુ મોટી વાત કરી આપણે આખું બધું બહાર જવા જઈએ છીએ પણ ઘર જ છે મુખ્ય નજીકમાં નજીક છે બધા અને એમાંથી બધું જ બહારનું દેખાઈ જાય તમને તો નિરંજન પાછું આ વ્યવહારના કોઈ પણ પ્રકારનું સૂક્ષ્મ અને આમ તો ચેતન માટે સૂક્ષ્માથી સૂક્ષ્મ કહ્યું છે પણ સૂક્ષ્મતમ આપણે કહીએ અને સૂક્ષ્મતર હોય એ બધો વ્યવહાર હોય આપણો પૂતગલનો એ બધાનું અંજન એને ના લાગે એ જોડે જોડે રહીને જ પડે એની અંજર જ કરે આપણું શુદ્ધાત્મક પદ આપણો શુદ્ધાત્મપદ એ સ્વાદ લેવાનો છે આપણા શરીરથી જ આપણા અંતરથી અને આપણા વ્યવહારોથી નિરાગેમાં એટલે કે પોતે વૈરાગ્ય એટલે આ વ્યવહારથી વૈરાગ લાવવાનો એવી વાત નથી પરંતુ દિલથી એ વૈરાગી ભાવને જીવવાનો એ અર્થ છે એટલા માટે નિરાગેમાં નિરાગીમાં એટલે હું ને મારાથી છૂટતાની સાથે જ અને આપણું મૂ અવિનાશી હું પ્રસ્થાપિત થઈ જાય છે પછી એ વિકસતું જાય છે બધું પ્રકાશ બધો વિકસતો જાય છે એટલે કે નિરાગીમાં એટલે કે જે હું મારાપણાથી છૂટ્યું એ વૈરાગ્યવાળું જ હોય વૈરાગ્યવાળું જ હું મારી છૂટ્યું એ વૈરાગી જ હોય સંસારમાં બધા વ્યવહારમાં હોય છતાં પણ પરંતુ આ વાત એના અસર પરમાર્ધથી લેવી ઘટે આપણાથી એને બહાર પ્રયોગ કોઈ જગાએ કર્યા વગર શરીરની જોડે જ પ્રયોગથી આપણે રહેવું પડે છે આ બહુ અગત્યની વાત છે પોષે જે પ્રેમને આવા શુદ્ધ પ્રેમી છે તે જે બધામાં પ્રેમના બીજ વપાયા બધા આજે ફૂટી રહેલા છે બધા થાય છે વિકાસ થયો છે બધાને દરેક દરેકના કૂદગલના પ્રમાણથી એમાં એ પોષણ મળ્યા કરે છે દાદા સદેહ હાજર નથી છતાં પણ એ પ્રજ્ઞાશક્તિ કરીને આપણને જ આપણને આપણું પોષણ મળ્યા કરે છે બહુ આ સમજવા જેવી વાત છે આ કંઈ પારખી વાત નથી આમાં પરાયા પણ નથી કે કોઈના પર આધાર રાખવાનો નથી એટલે પોષે જે પ્રેમને આપણે જ આપણાથી શુદ્ધ પ્રેમ પોષાય અને એની સુગંધ એટલે ફોરમ આવે આનંદ સ્વરૂપની અદ્ભુત એટલે સચિદ જી એનું જીવતું સ્વરૂપ ધબકતું સ્વરૂપ જ્ઞાન પ્રકાશથી અને દર્શન પ્રકાશથી ફટકવા દે વીણબંધન આપણને આ બધા બંધનવાળા સંસારના પરિમાણો બધા કેટલી જાતના એમ આવે એવા પરિણામમાં આપણને મળતા હતા જે જતા જાય એમાં પણ કોઈને ફટકવા નથી દીધું આપણે કોઈ વખત બોલી જોઈએ કોઈ કહે કે આવી વાત છે ને ફટકી જાય છે કે ફટકી જાય છે પણ આ શુદ્ધ પ્રેમ એવો છે કે આપણને ફટકવા નહીં દે આપણી અંદર ફટકી જાય એવું અંદરથી વ્યવહાર આવે તો પણ હં અમે અમે સાંભળ્યા છે અમુક મંદિરમાં થાય એવું ફટકવાડ બહુ બહુ મોટો પ્રયોગ છે આ શબ્દનો ફટકવાદે વીણબંધન એટલે કે આપણને શુદ્ધ પ્રેમથી આપણે કેવી રીતે આપણા સ્વભાવથી ખીલી જઈએ આપણે ફૂલની સુગંધ પોતાના સ્વભાવથી એમાં જે અંતરાળ આ બધું હોય એવું સુંદર એ શુદ્ધ પ્રેમ આપણનું પોષણ કરે છે બહુ અદ્ભુત એમાં દાદાનો વાત્સલ્ય અદભુત આવે છે એટલે કે આપણે જ આપણા માટે આપણે વાત્સલ્યભાવથી જીવી જઈએ કે જેથી આપણે બીજા જોડે વાત્સલ્યભાવ જીવવું ન પડે આપણો વાત્સલ્યભાવ અંદરથી કામ કર્યા કરે હું ધર્મમાં કહ્યું છે શાસ્ત્રોમાં કહ્યું છે વાત્સલ્ય બહુ મોટું અંગ છે અને ક્યારે કે સત શુદ્ધાત્મક સ્વરૂપ આપણને આપણું જ પિતૃત્લ્ય પ્રેમ મળે આપણને જ પૂતગલને આપણાથી શુદ્ધાત્મા દશાએ કરીને પ્રજ્ઞાએ કરીને આપણા પૂતગલને એ પિતૃ પ્રેમ મળે સત પ્રેમ મળે સત એટલે શુદ્ધાત્મા પ્રેમ એટલે આપણી જ અંદર આપણું માતૃત્વ ભાવ રહેલો છે અને પિતૃત્વભાવ બંને રહેલા છે તે જ આ વાત એટલે આજે બે બહેન આવી અહીંયા આવતા હતા કવિરાજ નાની છોકરી છે કોણ છે રડતી હતી તે આવીએ છોકરી બહુ આ શું થયા કરે તો આ છે તો પેલું ગુલાબ લઈને ઊભી હતી મને આપવા એમ ત્યાં શરીરબહેન બસ હતા જો તે બને આપ્યું અમને અમને આપી દઉં છું આ જો કેવા ખીલ્યા છે બધા પછી કેવું કેમ રડું છું આટલું બધું દાદા દાદા મેં કહ્યું તને નથી લાગતું હું તારી માં છું છો મારો તારો પપ્પા છું નથી લાગતું કે હા પપ્પા જ છો કે ખુશ થઈ ગઈ તને હવા દો કે નહીં થઈ આવું રડવાનું કઈ ગયું તારું હા એ સાચું રડવાનું હતું એનું કવિરા સાચું રડવાનું હતું જયારે આપણી અંદર આ વસ્તુ મેં આપણને અહેસાસ થાય આપણને સ્વાદ આવે તારે આપણે જે રડીએ છીએ ને તે બધું સાચું રડવાનું હસીએ છીએ તોય પોતે પોતાના માટે હસીએ છીએ કારણ કે આપણને ખબર પડે છે આપણી નબળાઈઓ ભૂલો બધું પરંતુ પછી એમ કરતાં કરતાં હા મુક્તતા આવતી જાય તો બહાર પછી સહેજે સહેજ રહ્યા કરે હં અને ખાલસનું પદ કેટલું અદ્ભુત લખાઈ ગયું દાદાનું એટલું બધું દાદાને બહુ બોલાયા છે પુષ્કર બોલાયા છે આ બઉ બના છે આમ તો ચંદ્રમાં દેખાય છે પણ સૂર્યનો પ્રકાશ પ્રતાપ આવતો જાય છે ઓછા તો દેખાતો જાય પાછો પણ આપણા જ વ્યવહારને આપણે સૂર્યનારાયણના પ્રકાશમાં આપણે ચંદ્ર ની શીતળતાથી આપણે જ આપણને સમજી શકીએ એવું કર્યું એવું કર્યું સાહેબ ચંદર ચમકાય ધોરે દાળે લોકો આમ તો ગંગમાં કહી દે છે મને ધોરે દાળે તારા દેખાડો છો કે છે તારા દેખાડો છો પણ તારા કરતા આ ચંદર હતો હમ અને આ જે અદભુત દાદા ભગવાનનો સંગમ આપણને થયો તે આપણે અંધારામાં આથોડિયા બાથોડિયા મારતા હતા એમાં એમને દિવસનો પ્રકાશ ભાળ્યો આપણે બધા મહાત્માએ શું એક એક શબ્દોનું વેલ્ડિંગ થયું છે શું બધા કવિરા તમે શું તમે દશા કેવી હશે તે જયેન્દ્રજી સુરબેન હં કરીએ દ્રશ્ય જ્યાં સુધી દ્રષ્ટા ભાવ દેખાતું નથી ત્યાંથી પણ બેન નોત્ર હોવાના જ હોવા જ છે જ આપણી પાસે એ આ બધો સ્વાધ્યાયી પ્રયોગો છે બધા આ બધા સ્વાધ્યાય પ્રયોગો છે અને ઉપયોગથી આપણે આ પ્રયોગાત્મક જીવન અંદરથી જીવાતું જતું જાય તેમ તેમ આપણને આપણો નિશ્ચય પ્રાપ્ત થયો છે એમાં આપણો કસ બધો નિખરી અને એમાંથી નવનીત વધારે એટલે આપણું માખણ નીકળે અંદરથી બધું હે કવિરાજે બહુ અદભુત કહ્યું છે કવિરાજ ધન્ય છે તમને અમારા લાખ લાખ સલામ છે લાખ લાખ ભાવના હતી આ પદ અરે બહુ ઈચ્છા હતી ત્યાં જુનાગઢ રાખજો તમે પણ આજે આ ખોખું જરાક ઢીલું પડ્યું છે ને એને મેં કું ફરતી કાઢી શકું કઈ કુદરતી થઈ ગયું આ ચાલો બધું એડિટિંગ ફેડિંગ તમારું કાંઈ નું કામ કવિરાજ આ જીતું શું આજે શું થઈ ગયો છે તમારું પેલું આલ્બમ મળ્યું હશે તમને એક બધા આ વખતના પ્રસંગ નો આલ્બમ નીકળશે જોજો એટલે અહીંયા સ્કૂલમાં તો હમ આરચી થશે તમારે સરસ હમ ચાલો જય સચિદાન કવિરાજાજી આજે कल, कल के ड्रामा में बहुत सारी माता पिता की बात बताई जयेंद्र भाई ने आ? और मातृ पितृ दिन भारतीय है। है? उस लो, लोगों के लिए आज का मातृ पितृ दिन है हमेशा व्यवहार में भी हम माता पिता बोलते है पिता माता कभी भी कोई बोला नहीं माता की આજ સહી બાજ કાણી ભારતીય સંસ્કારી લેખે મા ચાન્સ લે સબ છોટા બચ્ચે બનકે માતાજી પિતાજી હાજર હે તો આજ એ લગા મનારીબહેન મે ફરજસે બંધા ગયા હું મહાત્મા હો તો ખાસ મહાત્મા બંધા ગયા હુસી અપેક્ષા નહી કે કોઈ સમજે ન સમજે વો બતા લ ફરજ ડ્યુટી બાઉન્ડ જીસકો બોલતે સબ મેં મેં જી જાઉ બસ એ ના દમેંતિબેને લોકો કઈક નાનકડી ભેટ આપવા માગે છે એ 5 મિનિટમાં જરૂર જરૂર જરૂર આવો કીર્તન ભક્તિ કરી બસ હવે આપણે હવે કીર્તન ભક્તિ લેશો અને પછી આ કઈ ભેટ સુ સ્ત્રી રામ તમને બેત મેરા કુ ફૂલ આશીર્વાદ છે આપકે અંદર વિશ્વ માતા જાગ્રત પૂજા લે વિશ્વ પિતા દાદા ભગવાન નાસ્તિમ જય જય તાર આપ ભગવાનાસ્મિતા રહ ભગવાન અસીમ Gueye referred on as you can hear my wird કાર હોય દાદા ભગવાન ના હિજય જયકાર હો દાદા ભગવાન ના jay jay ka rho gada gada jayna asim jay jay ka rho gada bhagwan na asim jay jay ka rho श्री विजय जयकार हो राधा <trafficking> भगवान ना श्री विजय जयकार हो राधा भगवान ना श्रीम जय जयकार हो राधा jay jay kar ho sada kar karan na asinj Go <laughs> on.